ए आवो, आवो। आवी गया मारा नाना मोटा बुलकाओ अरे वा भाई आजे तो ते बूढ़ म रमी आया छो ने करिया छो ने <laughs> આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો દરિયા ની વાર્તા કહું છું વાર્તાનું નામ છે દરિયો અને ટીટોળો સાંભળો સાંભળો એક હતો દરિયો અને એક હતો ટીટોળો તમે ટીટોડો પંખી જોયું છે ને હા મમ્મી પપ્પાને કેજો ટીટોળી દરિયો અને એક હતો ટીટોળ પાતળા પાતળા પગ હતા દરિયામાં તો ભાઈ ખૂબ બધું પાણી હતું હો અને એ તો રાત ને દિવસ દિવસ ને રાત રાતની ટીટોળી રહેતા હતા આ ટીટોડી પોતાના નાના નાના બચ્ચાને જન્મ આપવાની હતી હો ભાઈ એટલે એ તો ઈંડા મૂકવાની હતી એને એના પતિ ટીટોડા ને કહ્યું હવે કોઈ સલામત અને સારી જગ્યા શોધો કે જ્યાં હું મારા ઈંડા મૂકી શકું આ દરિયાકાંઠે અરે તું શા માટે ખોટી ચિંતા કરે છે આ દરિયાના કિનારે તો વર્ષોથી આપણા બાપ દાદા પણ રહેતા એવા છે માટે તું આ દરિયાના કાંઠામાં જ ઈંડા મૂક અને આ દરિયો આ દરિયો આ દરિયો પોતાનું આવું અભિમાન કર્યું હોય અને મોટી મોટી વાતો કરવા માંડ્યો ટીટોળી તો આ સાંભળીને હસી અને કહ્યું અરે મારા વહલા પતિ તમારી બધી વાત સાચી અને જે માણસ આગળ શું થશે એનો વિચાર કરે એ જ સુખી થાય છે પતિદેવ જે થવાનું હોય તે ભલે થાય એમ જે વિચારે એનો તો વિનાશ થઈ જાય વિનાશ ટીટો એવું કોઈ હજી આ જગતમાં જન્મ્યું નથી ભાઈ આમ કઈ ટીટોળા એ તો ટીટોળીની બધી ચિંતા દૂર કરી અને પછી થોડાક દિવસમાં ટીટોળીએ ચાર ઈંડા મૂક્યા અને પછી તો દરિયો પણ અભિમાનને ગાળી નાખવા એક દિવસના પાણીમાં ઈંડા તાણી ગયો ચારેય ઈંડા દરિયાના પાણીમાં તણાઈ ગયા ભાઈ ટીટોળી ને ટીટોળો તો ચણ ચણવા માટે બહાર ગયા હતા ટીટોળીએ આવીને જોયું તો ઈંડા તો પાણીમાં તણાઈ ગયા હતા પણ ટીટોળો તો કે આ દરિયાને હું મારી બધી શક્તિ બતાવી આપીશ પછી તો ટીટોળા બધા પંખીઓને બોલાવી પોતાનું આ દુઃખ દૂર કરવા માટે મદદ માંગી ભાઈઓ આ દરિયા એ પછી તો બધા પંખીઓ ભેગા થયા અને દરિયાના પાણીને પોતાની પાંખો ફફડાવી ફફડાવીને ફટકારવા લાગ્યા કેટલાક પંખી તો ભાઈ પોતાની ચાંચમાં ધૂળ કાંકરા ભરી ભરીને પાણીમાં નાખવા લાગ્યા લોખી ધૂળ કાંકરી ભરી શકતા હશે કઈ એ બધા થાય ક્યા એટલે પંખીઓ કહ્યું એલા ઉભા ઉભારો આપણી વચ્ચે એક ઘરડો હંડા છે એ હંસ બધાને સાંભળ્યા અને પછી કહ્યું અરે ભાઈ આપણા બધા પંખીઓનો રાજા તો ગરુડ છે માટે તમે બધા તેની પાસે જઈને તાણી ગયો છે અમારા ઈંડા ને આ તાણી જાય છે ટીટોળીએ તો એવું કહ્યું ગરુડ ને બરાબર આ વખતે ગરુડ ભગવાન વિષ્ણુ પાસે જતા એટલે બરાબર સમય પારખી ગરુડ પંખી વિષ્ણુ ભગવાન પાસે આ વાત મૂકી કે તમારા જેવા બળવાન સ્વામી અને બળવાન ભગવાન હોવા છતાં આ દરિયો અમારા પંખીઓની જાતને દુઃખી દુઃખ કરે છે ગરુડની વિષ્ણુ વિષ્ણુ ભગવાન નો રાજમહેલ પણ આ દરિયાની અંદર હોય છે ને ભાઈ એટલે એમણે દરિયાને આદેશ દીધો કે આ નાનકુડી ટીટોળી ના ઈંડા પાછા આપી દે જલ્દી નહી તો હું આ અગ્નિ વસ્ત્ર થી તારું બધું પાણી એના બધા ઈંડા પાછા આપ્યા તો મજા પડી ને ભાઈ ચાલો આવજો આવતીકાલે हूँ तमें बीजी वार्ता कही शो भाई आओ जो